તો તારું મન પુરેપૂરું હિતમાં નથી તારા હોતું આ તારા હિત માં પૂરેપૂરા હોય છે તારું મન તારા પૂરેપૂરા હિતમાં નથી હોતું તારું મન ખરા ખરા જુઠું પણ કરે છે હા એ મન ના કિંગનેસ કરતા આ કનિંગનેસ નહી કરે એટલે બધું પૂછવું આપડે સમજ ભાઈ ને પૂછ્યા વગર કેમ થાય તરત નીકળી બે દાડે ન આપડી ખોલા નાગર બ્રાહ્મણ મોટા ઓફિસર હતો બરોડા સ્ટેટમાં તેની છોકરીને પહેણી લાવ્યો ની એની છોકરી પેલો ગાયક સરકાર ઉઠાઈ ગયેલા પ્રતાપસિંહ મહારાજ એ પછી જયારે છોડી ત્યાર પછી આ પહેણી લાવ્યો એને ત્યાર પછી એના મામા જે છે જે પૈણી લાવ્યો તમારા ગામ ના તે મને કહે છે ચાલો આપડે એમ તું છે આજે અને એમની એમની હજાર હજાર નોટો છે તે આપણે બધી મુંબઈ લઈ જવાની છે એમ કારણ કે હજારની નોટો ચેન્જ થયેલી લગભગ બેતાળી કુવાળી માં જવાબ ને બે ત્રણ લાખ લોકો અમે કેરે બધી દોઢ દોઢ લાખ લઈને આવીશું તે પછી અમે ત્યાં આગળ બેઠા એમના મામા નું જમવા અમને કે છે जमया वगैरह ना जवा लिखे भाई ला नागरा लाइल ला ना जमया वगैरह जवा नहीं जमर जो कंसारूक्यों कंसार शाक दाल बढ़ाणु कांसारी वे आम घी वरी આપડા લોકો પોઈ નમા કે છે આ મારો મામારો ભોળો આ ભામણીન કઈ પૈ કે નાગર બ્રાહ્મણ કેવું ઘી આપે આ તો મારું પેટ દુખાયું હતું જ એવું અત્યારે આવું ઘી એવું પછી ભાગ્યો નહિ ને કેદાર જૂના સંસ્કાર પેલા બ્રાહ્મણ ના કરાહણ ને એ ટીપુજ ને લે વાપરે નહિ ના કરો વધેલું ઘટેલું આપડે સૌ છે સારું માનના કરતા